બિરકત નથી દસ લાખ ડોલર વીસ લાખ ની સિદ્ધિ વધારે થાય એમાં સિદ્ધિ પોતાનો દુરુપયોગ કરે તો ખરાબ થઇ જાય એ સિદ્ધિ કહેવાય દસ લાખ ડોલર એ સિદ્ધિ પોતે દુરુપયોગ ના કર્યો હોય જન જે શક્યો છે પડસાયો જોયો આત્મા હતો આગળ માનેલામાની હું હું આ છું અને આ મારો આત્મા છે તે માનેલા આત્માની બધા આત્માની તો વાત કરતા હોય છે પોતે જે માનેલો શું આત્મા દેહા દેહતી આત્મા સમજલો આત્મા ની વાત થઈ જાય એવા આત્મા નથી ખબર નથી એમાં શું ફેર છે બે માં બી લખો ચોપડીમાં એક માનેલો આપડા આવું છું એને રિયાલાઈઝ કર્યું છે એ દેહાદ્યાસ રૂપે છું ત્યાં આત્મા ની આ બધે ચાર બાદ આતો ઈગો ને પામેલા જ બધા